સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરીજે જે જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય તે ઉપર દ્રષ્ટાંત દીધું જે એક રબારી ચાલ્યો જતો હતો ત્યાં હીરો હાથ આવ્યો તે બકરીની કોટે બાંધ્યો પછી તે બકરીને વાણીએ લઈને તે હીરો બસે રૂપિયામાં દીધો તે બસેવાળે હજારમાં દીધો હજારવાળે દસ હજારમાં દીધો એમને એમ ચડતાં લાખ રૂપિયામાં દીધો પછી તે લાખ લાખવાળે કોઈક શાહુકાર હતો તેની પાસે જઈને કહ્યું છે આ હીરો તમારે રાખવો છે ત્યારે શાહુકાર હીરો જોઈને બોલ્યો જે સો મોટલિયા કરો ને દિ ઊગ્યાથી તે હાથમ્યા સુધી દ્રવ્ય લઈ જાઓ એટલું તમારું ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો જે શાહુકારે ખજાનો લૂંટાવી દીધો પછી તે શાહુકારના બાપે આવીને પૂછ્યું છે શું જણસ લીધી ત્યારે કહ્યું જે આ હીરો લીધો છે ત્યારે તેણે જોઈને કહ્યું જે મફત પડાવી લીધો એક દિવસની કમાણી પણ દીધી નહીં ત્યારે જુઓ સર્વે એ શાહુકાને એ હીરાનું જ્ઞાન બહુ કહેવાય તેમજ ભગવાનના મહિમાનું જાણવું તે જેમ જેમ ભગવાનના મહિમાનું જ્ઞાન થતું જાય તેમ તેમ મહિમા વધુ વધુ જણાતો જાય છે તે ઉપર સારંગપુરનું સત્તર મુવચનામ્ર વંચાવ્યું ત્યાં વાસુદેવ હરે થયા તે જમવા પધાર્યા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા ને હવે તો ભગવાન છે તે મુમુક્ષુને ખોળે છે જેમ ધૂળ ધોયા ધૂળમાંથી ધાતુ ખોળે છે તેમ પામર ને વિષયમાંથી મુમુક્ષુને ખોળે છે અને જે મુમુક્ષુ હોય તેને તો નિરંતર એમ વર્ત્યા કરે જે કરુરે ઉપાય હવે એહનો ડોળી દેશ જી કોઈ રે ઉગારે મને કાળથી સોંપું તેને આ શિષજી એમ નિરંતર વર્ત્યા કરે વળી સ્વામીએ વાત કરી જે ધર્મપુરવાળા કુશળકુંરબાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ તમે કાગળમાં લખ્યું છે અનિર્દેશથી લિખાવિંત સ્વામી સાત સહજાનંદજી મહારાજ તે અનિર્દેશ તે શું ત્યારે મહારાજ બોલ્યા જે આ તમારો દરબાર છે તે નિર્દેશ છે ને આ તમારું છે તે અનિર્દેશ છે પૃથ્વી નિર્દેશ છે ને જળ અનિર્દેશ છે જળ નિર્દેશ છે ને તે જ અનિર્દેશ છે તેજ નિર્દેશ ને વાયુ અનિર્દેશ છે વાયુ નિર્દેશ ને આકાશ અનિર્દેશ છે આકાશ નિર્દેશ ને અહંકાર અનિર્દેશ છે અહંકાર નિર્દેશ ને મહત્તત્વ અનિર્દેશ છે મહત્તત્વ નિર્દેશ ને પ્રધાન પુરુષ અનિર્દેશ છે પ્રધાન પુરુષ નિર્દેશ છે ને પ્રકૃતિ પુરુષ અનિર્દેશ છે પ્રકૃતિ પુરુષ નિર્દેશ છે ને પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ તે અનિર્દેશ છે ત્યાં રહીને અમે કાગળ લખાવીએ છીએ એટલી વાત કરી ત્યાં સુધી મૂર્તિ સામુ જોઈ રહ્યા ને વૃત્તિ પલટાવીને હૈયામાં ઉતારતા ગયા તે આ વાત મહારાજે કહી હતી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રઘુવીરજી મહારાજ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી દેશકાળાદીનું બહુ સુખ રહ્યું કેમ જે મહારાજ એમને વશ જેમ ધારે તેમ કરે ને આવે તો રઘુવીરજી મહારાજે દેહ ત્યાગ કર્યો છે તે દિવસથી દુખ ચડતું આવે છે કેમ જે જેમ મોટી નદીનું પૂર આવે છે તેમ દુઃખ ચડતું આવે છે તે જુઓને રાજાઓનું કેવું દુઃખ છે જે ભેંસજાળવાળા ને જાયવાવાળા જે ગરાશિયા તેનો ન્યાય કર્યો જ નહીં તેમજ અખોદળવાળા બ્રાહ્મણ ભગવદી તેને મારી નાખ્યો તેનો પણ અન્યાય કર્યો એવા દુઃખ છે તે સારું તો અમે મહારાજને અરજી નાખી છે જે રઘુવીરજી મહારાજ જેવા બે આચારજ કરો ને ગયે જેવો એક રાજા કરો તો બે કરોડ મનુષ્ય પ્રભુ ભજે છે તે દસ કરોડ મનુષ્ય પ્રભુ ભજે એમ સંકલ્પ કર્યો છે ત્યારે સર્વે હરિજન બોલ્યા જે હે મહારાજ તમે દાર્યું છે તે સારું જ થશે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અમારી સમજણ તો કોઈને કહેવાય નહીં પણ આજ થોડી કહું એમ કહીને બોલ્યા જે કહ્યા વિના તો જ્ઞાન થાય નહીં ને જ્ઞાન થયા વિના મોહ પણ ટળે નહીં અને જેને મોટાની સમજણ આવી હોય તેને તો મહારાજની મૂર્તિ વિના ને અક્ષરધામ વિના અહીંથી તે પ્રકૃતિ પુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર દેખાતો હોય તેમાં શેનો મોહ થાય તે એવું તો સર્વનિવાસાનંદ સ્વામીને થઈ ગયું જે પ્રકૃતિ પુરુષનું કાર્ય તેમાં વૃત્તિ રહી જ નહીં તે એક દાડો મારી પાસે કહ્યું છે મહારાજની પૂજા સેવા શા કરું ત્યારે મેં કહ્યું જે મૂર્તિ સામુ જોઈ રહું ત્યારે સર્વનિવાસાનંદ સ્વામીએ કહ્યું જે કરીએ છીએ તો એમ જ પણ જો આવી વાત કોઈકને કહીએ તો આ મારો ખાટલો લઈને ચરામાં નાખી આવે એવું કઠણ પડે પણ મહારાજની મૂર્તિ વિના ખાવાની વિષ્ટા ને પીવાની લઘુ શંકા એવું છે પણ જ્યાં સુધી મોં છે ત્યાં સુધી એ વાત સમજાય નહીં એવી મોટાની સમજણ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ એ ખરીજનને બોલાવીને કહ્યું છે દર્શન કર ને આ તો તારા સારો રહ્યો છે કેમ જે કાળતો આટા ખાતો રહે છે એમ કહીને બોલ્યા જે આભા સાધુથી નોખા પડીએ ત્યારે નરકમાં પડ્યા જેવું દુઃખ થયું જોઈએ ને એવું દુઃખ નથી થતું ત્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો છે ક્યાં ને જ્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો નથી ત્યાં સુધી લોક ભોગ ને દેહ તે રૂપ થઈ જવાય છે એમ કહીને બોલ્યા જે अमार तो हजारों क्रिया करावी पड़े पंख मीची ने उघाड़ी इतली पड़ जो भगवान विसरए तो तारू फाटी जाए पूछू जे, हजारों क्रिया करावो ने तेलधारा पेठे भगवान ने अखंड राखो एम ते केम रहे त्यारे स्वामी बोलया जे तमें देह विसारो छो तेरे कहूजे ना महाराज पशी स्वामी बोलया जे जो तब तो देह विसारो તો હું મહારાજની મૂર્તિ વિસારું કેમ જે માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રિડા કરે છે તેમ અમે બોલીએ ચાલીએ ને ક્રિયા કરીએ પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં અને જેને એવું ન જણાય તે તો મોટાને વિશે પણ દોષ પરઠે છે જે પોતે હેરાન થાય છે ને બીજાને હેરાન કરે છે તે દોષ જોનારો કોઠી કલ્પ સુધી નિવૃત્તિ પામતો નથી એ સિદ્ધાંત છે